છ તત્વો જળ અને ચેતન પૂતગલ અને ચેતન આ બંને શાસ્ત્ર માં એવું વાંચ્યું છે કે ભૂતગલ અને ચેતન છ તો માં ક્રિયાવતી શક્તિઓ છે તો એ કઈ શક્તિઓ શક્તિવાની શક્તિ દરેક આ બે જુદી કેમ બતાવે છે જુદી કેમ બતાવે છે આત્મા નો જુદો ધર્માસ્થિ કાય નો જુદો ધર્માસ્થિ કાય નો શક્તિ હોય એ પૂતગલમાં ના હોય પૂતગલ ની શક્તિ હોય ધર્માસ્થી કાય માં ના હોય બધી શક્તિઓ જુદી જુદી હોય બધાની અસાધારણ શક્તિ છે ને એ વધુ છે પણ એમાં શાસ્ત્ર માં એમ કીધું બંને ની અંદર આ બે ની અંદર ક્રિયામતી શક્તિ છે એટલે કોમન છે આ બે છે ચાર માં નથી એમ કે છે કે આ છ માં એક જ માં બે માંથી ક્રિયાવર્તી શક્તિ ભૂગલ એટલામાં ક્રિયાવર્તી શક્તિ બીજા ક્રિયાવર્તી શક્તિ આત્મા હોય નથી ભૂગલ એટલું સક્રિય છે બીજું કઈ ક્રિયાવાન છે આપડે કોઈ જગ્યાએ જોઈએ મહાવીર જેવી મૂર્તિ થઈ ગયું હોય કોઈ જગ્યાએ બીજી જાતનું કોઈ જનાવર જેવું દેખાતું હોય એવું પડતો પડતો થઈ જાય આકાર ના થઇ જાય નથી બનતો ગયા ગઈ જાય ક્રિયા ક્રિયાવાન શક્તિ છે આત્મા નો ભાવ થતાની હાથે એ આખું ક્રિયા એકદમ થઇ જાય છે કારણ કે શક્તિ એની બા છે આત્માનો ભાવ દેખતાની હાથે જ બંધન થઈ બધું ક્રિયાવાન થઈ જાય दादा आत्मा भाव हो क्रियावंधर नहीं।, नहीं, नहीं।, नहीं तो क्रियावन शक्ति रहे ए, ए, ए आत्मा जगाड़े थे हाँ खुली शक्ति आगे बर्फ पड़ता आखिरी मूर्ति मूर्ति પડતો પડતો મૂર્તિ જોવું ઘાટ થતા નથી બધા પૂરણ થાય તારે કલન થાય શક્તિ પૂરણ ગલન ની શક્તિ છે એનામાં બીજી કોઈ ના એવી શક્તિ નથી એટલું જ ક્રિયાવન શક્તિ જ છે ક્રિયાવન શક્તિ ક્રિયા જગત ઉભું થઈશ એના બધી શક્તિ ના હોત जगत उत भूतगल शक्ति नगत ना, ना दरकती जुदी जुदी जगत उठ नहीं तो जगत उ दरकु जुदी लाकड़ू लाकड़ा अग्नि शक्ति है बदा मक्ति रहे लाकड़ू अग्नि अग्नि शक्ति रहे लाकड़ो अग्नि तो एक अपने दूर दृष्टि जुदू देखाय ભાવી એ પ્રમાણે જેમ આપડે ઈચ્છા થાય છે પેલા ફોટો પાડનાર ને તમારા ફોટો લેવો છે એની બધી ફૂટ ગલી શક્તિ કેવો આંખ માં છે ને આંખ માં ફોટા નથી દેખાય છે ને કોને સંભળાય નહીં આંખે દેખાય ની સ્પર્શ ના થાય ગમ્ય છે સમજે ઇન્દ્રિય બધું ભૂત ગરમા ચેતન પણ ઇન્દ્રિય ગમે નથી ને ચેતન પણ એ પણ ઇન્દ્રિય ગમે નથી એ અતિ ઇન્દ્રિય ગમે ચેતન ઇન્દ્રિય ગમ્ય હોત નહી ભગવાન ગોળવાના મારે કપટકી તીસ જ નહી કે છે આડી ત્રાટી કપટ હોય ખરી ના શું કરે ખરા માટે ખબર કરે ચા ચૂક્યા માટે ખબર કરે સમજાતું ભ્રાંતિમાં ભ્રાંતિમાં મૂર્છિત હોય કપટ જ છે બધું હું હું વિરચંદ બોલીએ તે જ કપટ છે જાત ને છુપાવી બીજું નામ કર્યું કપટ જ બધું ક્રિયાવાન એક જ છતાં ભૂતગલ ક્રિયાવાન છે એ તો બધા દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો કરતા છે શું કયું દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો છે પણ આ તો ભૂતગલ સ્વભાવ વિભવ એમ પૂછે છે કે જ્યાં ચેતન નથી ત્યાં આગળ પછી પૂતગલ ક્રિયા જણાતી નથી એમ કેમ આપણે મોટા ચલાવી હોય તો માણસ જઈએ તો ઉભી રહે ચેતન નથી ત્યાં પૂતગલ ની ક્રિયા ચાલુ કરે છે એક લાકડું કર્યું હોય ના ચેતન હોય તો ક્રિયાવાન સ્વભાવ થી ક્રિયાવાન છે જગત આખું બન્યું બોલે છે તમારું વાંચવા નહીં આવે છે કારણ કે વાત સાચી નથી કરેક્ટ વાત નથી તમે મને પૂછો તો ઉકેલ નઈ આવે તમે શું થઈ જશો શું અને આત્મા ને ક્રિયાવાન કર્યો ઘટી દર વખતે આત્મા ક્રિયાવાન છે એવું એવું કઈ લખેલું જ હોય છે એ જુદું કેવા માંગે છે સ્વાભાવિક છે શરીર માં સ્વાભાવિક જ છે જરાય વિભાવિક થયો નથી અત્યારે જયારે ફળતા એના વિભાવિક થવાની શક્તિ જ નથી તે રૂપ થી રૂપ ફેરફાર થાય એવું છે જ નહીં જે મેં જોયો ધર્માસ્થિક સ્વભાવિક ક્રિયા અધર્માસ્થિક સ્વભાવ આ આકાશ એ સ્વભાવિક ક્રિયા માં હોય દરેક સ્વભાવ માં હોય શું કહ્યું ગણતરી ના કેવાય આ છ તત્વ એક જ તત્વ એવું છે સક્રિય કેવાય સક્રિય સક્રિય સક્રિયતા ને લીધે તો કાર ઓળખાયો ને તો કાર ના ઓળખા કાર તત્વ નું ઓળખાણ થવાનું કારણ સક્રિય છે એટલા માટે આપડે તેની સીશુ માં જેમ પડ્યા કરે પેલું બધું પડી રહેતા આપડે અડતાલીસ મિનિટ થઈ ગઈ વાત આવું વાંચવું નઈ આવું આવું ભાઈ ને ઉચવણી વાળું વાંચ્યું નઈ કઈ નું કઈ જુલ છે બગડી જાય વાંચવું હોય તો કપાવ મિત્રો મત કેવો છે ત્યાં કર્યું એટલું નહીં કરાયું કોને આ કર્યા પછી કોને આપારે ત્યાં પેલા ભાઈ આપે કોણ ગુનેગાર ઓછો તકે કર્યું તે કોણ વધારે ગુનેગાર ત્યાં કરાવનાર આવા વિતરાકો મત માં તો બધા પકડી જાય કોઈ દાડે કોઈ રહેવર આત્મા ને નિશ્ચય પગાવી દીધો શું થયું છે એને નિશ્ચય ને એના મૂળ આ જે એને એના જે ગુણ સ્વભાવ છે ને તે મૂળ સ્વભાવ જ ગણાય મૂળ કયા કયા ગુણ છે એને જ ગુણ વ્યવહાર માં આત્મા ને કરતા માની ત્યાગ કરે તો એવી ભૂલ થઈ છે આખું ડલ દખલાઈ ગયું બધું એ તોડવા સારું ફક્ત કુંદકુંદાચાર્ય લખ્યું બધી આખી ભૂલ તોડી છે સમજ માં બે ને આત્મા તો વ્યવહાર થી જ કરતા છે સમજાય ની સ્વાભાવિક રીતે આ કરતા છે શું તેવું આ પૂજગળ છે નિશ્ચય થી કરતા છે ને નિશ્ચય કરતા છે મરચા નો વઘાર કરે તો એમની ઈચ્છા ના હોય કે આ બધા નું ઉદરા ખવડાવી પણ વઘાર જેવું થઈ જાય પોતે પછી કે આ મેં ક્યાં કર્યું ભર્યું આ બધા ઉદ્ર ઉદરા કોણ ખવડાવે છે કે પૂર ખવડાવે છે કેવું એટલા ભૂતગઢ સ્વભાવ થી કરતા છે નિશ્ચય થી કરતા છે આ બધા તત્વો કરતા જ ભૂતગળ એકલું જ છે ને વ્યવહાર નિશ્ચય નો ડખો ના હોત ને એ તો કેટલાય જણ મોક્ષ થાય ને તૈયારીઓ કરતા મરી જાય ને ત્યારે કશું ભળે એવું નથી કારણ કે નિશ્ચય ભ્રાંતિજ ગઈ નઈ શહેવાર નિશ્ચય તમે કહ્યું વેહાર નિશ્ચય બંધ જ નથી ને વ્યવહાર નીચે બોલે ખરા પણ એનો ધ્વજ નહીં ખબર નથી અહંકાર ની કામ નથી ત્યાંથી સીડી જ ક્યાં આગળ ના પડે ને તળવાની સીડી ક્યાં આગળ ખબર પડે નઈ સીધી બધું અટક્યું છે બધું આખું અટક્યું છે બધું જ્યાં જ દાદા હોય અમે કલાક બેઠાડીએ છીએ ભગવાન ની કૃપા ઉતરે છે બરોબર કૃપા ઉતરે તો કામ થાય ને બધા જ્ઞાન લે બધા ઉપર કૃપા ઉતરે દાદા હા બધા પાત્ર પ્રમાણે એટલે રિસિવિંગ સ્ટેશન જેવું હોય એવું એનું થાય